પ્રાપ્ત નથી થઈ હજુ અંદર ની ડિગ્રી પ્રાપ્ત નથી થઈ આ ડિગ્રી ઉપાધિ ઉપાધિ ઉપાધિ વરી હજુ નક્કી નથી થયું પારસી તમારી મને ખબર હોય તો પારસી પેલા હવે તું હવે શાદી કરી નાખી દાદાજી સાદી તો કરવી જ નથી ફરજીયાત કરવી પડે આપણી ઈચ્છા ના હોય તો એ કરવી પડે ઈચ્છા ના હોય કરીએ ત્યારે એમ લાગે સત્સંગ કરીએ ત્યારે એવું લાગે છે કેવું આ જગત પઝલ છે ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ પઝલ થઇ ગોડ હેઝ નો ઇટ સેલ્ફ પઝલ છે હા એ પધલ કે જગતના લોકો પધલ કે ભગવાન મને આવી ઈચ્છા એ વાત લૌકિક દ્રષ્ટિથી બરોબર છે બાકી વાસ્તવિકમાં ખોટી છે તો આપડે વાસ્તવિક જાળવું જોઈએ એક લૌકિક વાસ્તિક વાસ્તવિક ઓનલી સાયન્ટિફિક સરકમસ્ટન્સ આવી છે ત્યારે આપણે સાચા સુખ પત્ર જાય આ પોલમ પોલ લૌકિક વાતરુ માની હું જીતેન્દ્ર છું એટલે જ ભૂલ છે કે બીજી કોઈ ભૂલ થાય છે હજી અલગપણું આવી નથી એટલે ખ્યાલ નથી આવતો હજી એ અલગપણું આવ્યું નથી એટલે ખ્યાલ નથી આવતો પછી સમજાશે પણ આનો ભાઈ છો આનો મામો છું કાકો છે બઉ આનંદ ઉત્તમ થાય બરાબર આપડે પણ છે આ બધાનું અજ્ઞાન છે ને તેને બીજા દુઃખ છે દુઃખ હોય નઈ અજ્ઞાન થી લાગે થયા કરે છે ખાંકીને આવેલો હોય અને બે હમ થાય રાગ ઉત્પન્ન થાય રાગ બે રાગ રાગ બે અને લાગણીઓ તો બાય પ્રોડક્ટ છે શું છે બાય પ્રોડક્ટ છે જેટલી લાગણી ઉત્પન્ન થાય છે ને બધી કમ્પ્લીટ જળ છે જળ એમાં ચેતનતા ચેતન ભાવ જ નથી ખાલી ઇમોશનલ છે તો ઇમોશનલ થઇ જાય છે સંસારમાં રહે તેના અસરોથી મુક્ત રહે તમને કોઈ ગાળ મળી જાય તમે એ ગાળે કલાકો ને કલાકો અસર કર્યા કરે એને ગાય ના કરે એટલે ખબર પડે ખબર પડે પૂછ્યું નઈ ભાઈ પૂછાય નહી ભાગ ને પૂછાય નઈ પૂછાય આપડા તૈયારી કરવી પડે કેમ આપણી ગવર્મેન્ટ તો ડેમોક્રેટિક છે ને બધું વાતચીત કરાવતું છે ડેમોક્રેટિક નથી રૂમમાં રૂમની અંદર ના આવે ને અંદર સાહેબની રૂમમાં ડેમોક્રેટિક ના આવે રૂમની અંદર ડેમોક્રેટિક ના આવે ને એમ ક્યાં સર તમે મરવાનું તો ખરું જ નઈ બસ જોવાય સારા મરી જઈશું એવું જાણે કોઈ જાણે કોઈ ન પણ જાણે કેમ કપાયના વિચારો થાય દુઃખ થાય એટલે પાછા આવતા છે અડધી રીતે રિફંડ થતું છે ને દુઃખ થાય એટલે રિફંડ થાય ને અડધી થાય ને શું કહેશું એવું કઈ નઈ તો પછી આઠ રૂપિયા બે ખોજ કહેવાય બે સારું નથી ચાલે જાણીને એની પદ્ધતિ બનાવી છે આ જ્યાં સુધી ત્યાં સુધી પ્રશ્નો રહેવાના જ ને પણ પ્રશ્નો પછી આવ્યો ભલે અત્યારે વાત નક્કી ને આ ખેતર માં પ્રશ્નિજ્ઞાન છે એટલે એ વિચાર કરવા જેવું ને બધું અધૂરું રહેશે જે કઈ જ્ઞાન થયું હશે એની આપણે ના થતી રાજા બગીચા થયા એટલે પછી એને પેલી રીત કઈ લાગે પેલી રીત લાગે ને પેલા ગુલાબ ના કહેતો આવે દાદા બને પછી ભાવી અંબાજી હરથેલું ખેતરા ગુલાબા તો રહ્યું નહી બગીચા ગુલાબી એક જ લાઈન ની દવા પછી એક લાઇન નીકેલ ને તો પછી આપણને કઈ થી પહોંચાડે ઝઘડા એવો વૈદ કઈ પહોંચાડે એટલે ફેર્યા કરે ગુજમાં ક્લેશ ને કંકાસ નું વાતાવરણ બધી જાતના ફૂલ થાય એટલા માટે મેં પ્રશ્ન કર્યો કે પેહલા આપણે પ્રશ્નો હતા આપણને પ્રશ્નો હતા તેના જવાબની શોધખોળ હતી હવે આક્રમ કાયદ પછી પ્રશ્ન એની વિસર્જન જ થઈ રહ્યા છે એને કઈ બાળવાના કે કોઈ બીજો બાળી આપે એવું કઈ શક્ય નથી એ તો બળી રહ્યા જ છે પણ એ પ્રશ્નોને બાળવાની અપેક્ષા એમાંથી થોડું જાળવી રાખવું થોડું કાઢી નાખવું આ બધી અપેક્ષા એનું સાતત્ય રહે છે પછી વિજ્ઞાન કઈ કામ કરે પછી વિજ્ઞાન કામ કરે એ કેવું એ ભાગ મજબૂત થઈ જાય વિજ્ઞાન કામ કરે જવાનું કરે જવા તમે કહ્યું કે મકાન પડી રહ્યું ટેકા મૂકવાની સી જરૂર ટેકા મૂકે એટલે જૂનાનું સાત્ય રે કહેવાનો મુદ્દો એમ છે જે પડી રહ્યું છે સ્વાભાવિક રીતે જેને કોઈ પાડ્યું નથી એને પાછા જો ટેકા મૂક્યું નહી ટેકા તો એને આ પૂરતું ભય ટાળવા માટેનું સાધન તાત્કાલિક તાત્કાલિક ભય કાઢવાનું બાકી એની પરડો કરવા દઈએ તો બધું ખોટો જે પડે છે તે ઉભું થાય છે ઉભું થાય છે તે પડે છે નવું થાય એક પાસ મને કાદા ધોડો ખોઈ ગયો સતત માં તમે કોઈ નવો આવશે સોરમવારો પૈસા નો લોભ છૂટ્યો ને આ વર્ગ્યો હે પેલા દરેક વર્ગ ને પૈસા લોભની કાઠ અને આ બૌદ્ધિક પરિક્રહ ની કોઈ કામ ખુબ પ્રયત્નો કરીએ છે છતાંય બનતું નથી અને બનાવવાનો આગ્રહ છૂટતો નથી ચલો કોઈ કામ આપણાથી ના થતું હોય તો કરવાના ના પ્રયત્નો થાય છે અને આગ્રહપૂર્વક ના થવાથી શરીર પર અસર થાય છે તો શું કરવું પ્રયત્નો છોડી દેવા કે પ્રયત્નો બીજી રીતે કરવા પ્રયત્ન નથી છૂટે તો બઉ સારું સારી વાત છૂટતા નથી બન્યું નથી અને તૂટતા હોય તેને આપડે કઈ ઉભા કરવા થાય નહીં તમને પ્રયત્ન કરવાનો કે કરો નહી તમારે છોડી ના દેવા પડે એમને છોડી દે તે હોય નહિ સમજે એટલે આમાં સહજ મુખત ગાડું ચાલે સહેજા સેજ શું થાય છે તો અત્યારે જે પદ્ધત મળી છે એ પદ્ધતિ કરો તો કામ લાગે આવે નહી તો આટિયો આખી રાત વાર વારે કરો ને એટલું હોય તો ઉકેલવા જાય એટલું પૂછાય દેખાતું આપશે બધું જવા દેવા દેવું છે તો એ ગાતો હતો કે દુખો ધરે જે ધારણા ધારી પડી ગયા નથી ધંધો ન તો આપણું જ્ઞાન છે વ્યવસ્થિત જોડે વ્યવસ્થિત કેટલું કામલાક વાક્યો આગળ લાવા છે આ પાંચ વાક્યો છે આપણા આજ્ઞામાં રેવું છે રેવું છે એવો જે ભાવ કરે અને એ આજ્ઞા આજ્ઞાને બરોબર સમજી લે તો એ બે માં પેહલા ફળ વેલું મળે આજ્ઞા સમજી લેજ સમજી લેવથી પછી પડ્યા છે હરેક ક્રિયા કર્યા કરે સવાર માં ઉઠો છો સા નથી કરતા હે કરવી પડે છે ના એમ જ થાય છે પેલા લોકો એવું તમે બે છો એમ કે આપડે મેડનેસ છે ખેરનારા છે ને એ મેડનેસ છે મોઢા જ કોણ ને બે ને જગત માં દાદા સલાહ લેવા જો ગયા ને આ જગત માં જો સલાહ લેવા ગયા તો રડતા ને રડવા લાગશે સલાહ લેવા જવાય રડતા ને રડવા લાગશે નહીં સલાહ રડતા હસવા લાગશે એનાથી આગળ લેવા જવાય નહી ને લેવાય સલાહ લેવા જવાય નહીં ઝઘડો હોય તો ભરોસો હોવો જોઈએ કેવું જાત પરિ શ્રદ્ધા નહીં એવી કે તમારે સૂર્ય વસ્તુ આપણા વિજ્ઞાન પ્રમાણે સૂજ દર્શન વર્તન ચારિત્ર બધું એક છે અને લાવવું પડતું નથી આવી જાય છે આવી જાય ખરો નહિ કોર્ટ નો ન્યાય કુદરત નો ન્યાય ખરો કે નહીં આપણને એમ લાગે અવરું કર્યું કુદરતના ન્યાયમાં આગળ આગળ ગાડી ચાલતી નથી પેલા આગળ ચાલે હું હાર્યો પેલો કે જીત્યો પેલા હરાયો ગાડી ચાલે ગાડી ચાલે એની મુદત બધું મદદ થયા રીતે મળે પછી એટકી ઉભી રે ને આપડા લોકો સંયોગ ને માન આપે છે મન ને ગમ્યું હું ખુલાવે ના ગમ પછી કંટાળો સહયોગ ને લેવા દેવા આપડે શું ગમે ના ગમે સહયોગ થાય દાદા ભેગો થયો છુટો પડી જવાનો છે મહેનત કરી જવાનું છે સાહારું તમે કંટાળો છો ગમતા નથી એટલે ગમતા ના હોય એટલે ના આ લોકો ને જોઈ ને કંટાળે એમ માને આ કાયમ રહેશે લોકોને જોઈ ને લોક ને જોવા જેવું નથી હે આ સંયોગ થયો સંયોગ વિયોગ થયા નથી આવ્યા શું કરેલ નોટિસ એનો સ્વભાવ જ વિયોગી છે તમારે ઘરમાં કોઈ આવી પડ્યું ઘણા ઘંટાઓ આવે પણ એ ઉઠે નઈ ચાર કલાકે જો તમારે એમ માન્યું કે એને વેગીસ નથી સંજોગ ને માને છે એવું કે છે મારા સંજોગ સારા નથી એવું કે છે કે મારા સંજોગ સારા સંજોગ સારા એ મારું ને સંજોગ કે જુદા એ એ બોલનારા ના મારા સંજોગ એક કે જુદા સંજોગ સારા નથી એટલે એમાં સંજોગ અને મારું સંબંધ શું છે સંજોગ જ છે એટલે પછી પેલું જ રહ્યું ભૂપેન્દ્ર છું કે થી મેચે આવી ગયું મારી પછી એક શબ્દ બોલ્યા સાસો મેરા ભાવા બાવા સલ્લેજોગ લખણા જે બાહિરા ભાવ મેં કરેલા સંજોગ લક્ષણ રૂપિયા આયાત ભેગા થયા સંજોગ મુલા પત્તા દુઃખ પરંપરા સ્વાભાવિક ભાવ થી નથી ઉત્પન્ન થયા બહિરા ભાવ થી ઉત્પન્ન થયા કેવું છે સંજોગો હાળો મળ્યો થયા ભાવક થયો બહિ બહિર્ ભાવ જે થયો સ્વભાવમાંથી જે બહિર્ થયો તે બહિર્ભાવ હું છું એવું માન્યું તારે ભાવ થયા ને હા તેથી બહિર્ભાવ હું છું તેથી માની કરી પણ તમે તો કહો છો કે એ બહિરભાવ એને દાદા તમે બ્લન્ડર કહો ને બ્લન્ડર કાઢી નાખ્યો તમે એને એવું કહો ને કે આ બ્લન્ડર કાઢી નાખ્યું આ બ્લન્ડર કાઢી નાખ્યું મોટા મોટા બ્લન્ડર જ આ મિસ્ટેક જઈ રહી છે મિસ્ટેક તો બધું કાઢશે બધા હા જઈ રહી છે બ્લન્ડર અમે કાઢીએ